માલિક હોને થી કોણ બોલે છો દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન જે બોલતા હોય તો 200 રૂપિયા રવા ને 300 ર દાદા દાદા થઈ જાય 200 દોલર માં 300 દોલર ને દાદા આવર્તિત સમમાંથી વાણી પ્રગટ થઈ છે એમ કે પાવર ચેતનમાંથી વાણી પ્રગટ થઈ છે ને હ પાવર ચેતનમાંથી વાણી પ્રગટ થઈ છે ને હા પાવર બોલે છે તે લગતા છે તમે શ્રોતા સાચી વચ્ચે શું બોલી રહ્યું છે બાકી પાવર ચેતન પાવર ચેલ નિકેનિકલ છે પણ પાવર ઉભો થયેલો છે ને પાવર ભરેલો હોય તો પાવર ઉતરી જાય તો એ મન વચન કાર્ય બેટરી ભરાય છે પાવર ઉતરી જાય તો પછી બીજી નવી ભરીને તૈયાર થઈ ગયે ચાલતો બહુ ચાલે પછી પછી ટાઈમ ઉતરી જાય ને પછી પછી ચડે કોઈ ફેક્ટ ફેક્ટિ કોઈ ફેક્ટ નિરંતર ચાલ્યા આ ઇફેક્ટ છે આ ઉતર્યા કરે છે એટલે જ્યાં સુધી જ્ઞાની પુરુષ નવી ભરાતી બંધ ના કરી ત્યાં સુધી ચાલે નવી ભરાતી બંધ કરી દીધી એટલે ઇફેક્ટ એકલી ઇફેક્ટ પછી ઇફેક્ટો એથી બંધ ના કરી શકે બંધ ના થાયક્ટ્રિક ચકડી એટલે વરાળ આપડે બંધ કરવા જે થાય કે વરા કઈ ના થઈ જાય વરાફેક્ટ છે જગત કોઝી ફેક્ટ છે અને રીબર્થ છે આ બર્થ છે ભોગ્યા બહુ થઈ ગઈ અમારે ઘણું હમ જગ્યા અને જેમ જેમ હજુ વધારે વધારે વિવરણ કરતા જઈ રહ્યું કે મુંબઈ માં તો રકાબીઓ પાલનકારી પડી જાય એટલે બધી છોકરા વકરવા બાપા હમવું જોઈએ માં મોરું બગી જાય તે કે તમારી મમ્મી એવું કહી દે હું જેનું કામ લાગ્યું ને ખુબ કામ લાગે આખું જગતનું કલ્યાણ થવા માટે આ જ્ઞાન ઉભું થયું ભલે બચ્ચા જેવું દેખાતું હોય એકદમ ભરકો થઈ જાય પણ ફાટે ખબર આપીને એ બધા ભેગા થઈને આવો હું તમને વાત કે આપવા માંગુ છું શું કરે સાયન્ટિસ્ટચા પુરુ હોય કેવા દવા હું જ કરું છું બીજા કોઈ થાય નહી એવું છે અને એ લોકો એવું આવું વિગોજન ખોટું વિગોજન એમને આ ગીત છે નીકળે ને બધું આવડે આપડા પંપાઈ બહુ રીધા હોય તો પેલા એવા હો બે હોયેલા હો ચા પીવા ચાલો બાબો બોલ્યો બોલ્યો પપ્પાજી કેટલો બોલ્યો બાબુ મંત્ર મંત્ર બાબુ એટલે આવું બધું આવડે બધું કુદરતી ગીત છે મારું આ જ્ઞાન એ કુદરતી ગીત છે શું છે કુદરત કુદરતી ગીત મારું શું કામ છે મોટી મોટી રાજા છે તમારાધારે આપડે લોકો તો તમે કઈ ના રહીશ આણંદ ની બાજુ માં આણંદ ની બાજુમાં પણ હૃદય માં જ્યાં ગોટાળા ભર્યા હોય ને ઓળખાય સમજાય જોઈએ ભાષા સમજવા માટે સંસારી ભાષા બધી બધી સમજાય બધું પ્યારી જે હોય ને શબ્દ શબ્દ હોય શું કે તે જ પણ એમાં કપટ ના હોય ક્રોધ ના હોય લોભ ના હોય માલ ના હોય કપટ ના હોય કશું હોય નઈ તરફ હતી માહિતી માહિતી માહિતી આ જીવનમાંથી ક્રોધ ગુસ્સો દૂર કરવા માટે શું કરવું જોઈએ મનુષ્ય કરવાથી વધ્યો અથવા તો કરવાથી વધ્યો જાણવાનું અસક્ય છે કામ ક્રોધ મોયા શું શું રોજ માન માયા લો એ બધા બધું આવી ગયું એમાં કેટલું રવા દેવું તમારે કામ એકલો મોટા મોટા બંગલા લઈ લઈ પડ્યા બધા કાઢી હતી તમે કાલે કારણ કે લોકો શું કરે છે ક્રોધ ને દબાય દબાય કરે છે મારા છ છોકરા ક્રોધ માન માયા લોભ રાગેટે છ છોકરા માયા કહે છે મારા માયા મારા છોકરાને તમે દબાવશો મારશો જે મારો જીવે આ ક્રોધ લોપડ બધું સજીવન થઈ જાય માયા શું મને કોઈ નિવારતી કરી નથી મને કરી શકે કોઈ ભેદ વિજ્ઞાની પ્રાક્ષ મને કરી અહંકાર રજા કારણ કાલે અહંકાર રજા આપી દે કારણ કાલે અહંકાર મમતા કહીને શું છે કાલે શુદ્ધ સ્વરૂપ ની શક્તિ છે આત્મા એ શુદ્ધ સ્વરૂપ शक्ति चेतना शुद्ध स्वरूप स्वरूप मूल स्वरूप शक्ति स्वरूप शक्ति न स्वरूप બધી શક્તિ કઈ રહી નઈ ને જરૂરી નિર્ભય ની શક્તિ જરૂરી ખરી જરૂરી હોતી શક્તિ વાળો હોય તો ભય લાગે ને નિર્ભય પરમાનંદરંતર દુખ અડે ને આ બરફ ના અડિયા જગત માં કોઈ ચાક્યો નથી આજે શાંતિ જોઈ છે લોકો એ તો મનની મસ્તી છે શું છે હું ઘડી બધી ઉતરી જાય પાછું અને આનંદ આવ્યા પછી જગત આત્મા આનંદ થાય અમારા જેવો કરિયર કરવા પડે પાસના દેવા માં વાતતા જવા અમારા જેવા થતા જ તમારે સારું મારા તમારે બધા હાલ નહીં અંતરાય ના હોય અંતરાય રહ્યા શું કહ્યું અંતરાય ના ભાવ અમારી કોઈ જતી જરૂરી અમારી કોઈ ચીજ જરૂરી શું કહ્યું આખા જ્ઞાન આપે કોમનું આખી ના આવે કે અપમાન ની કઈ વાંધો નહીં એમને અપમાન કરે ને તો આશીર્વાદ આપીએ એમને અપમાન કરે તો આશીર્વાદ આપીએ માર મારે તો આશીર્વાદ આપીએ જેલ તો આશીર્વાદ આપીએ એટલે અમને કદાચ શું કરે છે એટલા તપ કર્યો હું રાખી શું કે પછી ઉકાઈ ગયેલા તપ પણ એમને કહ્યું ચા હાલ ભૂખ્યા મારો છે દેહ માં તપ કરું છું ભગવાન માટે મારે કેવા થઈ જાય હોય ભૂત જેવો દેખાતો હોય તપેલો હોય એમ તહેવા જતા ઠંડો કે તપશ્ચર્યા કરવાથી કર્મ નો ક્ષય થઈ શકે છે તો એ બાબત માં શું કેવું છું બધી સાચી હોય શાસ્ત્ર કોઈ વસ્તુ ખોટી નથી હતી લોકો ઘેર બનાવી દેશે જે પુસ્તક માં દવા લખેલી હોય ઘેર દવા ખે સારું કહેપ્શન પછી કરવો ખરી જાય લાખો આવતા કર્મ કરી દે પણ એકાદ કલાક હું તપ બધા ને ભૂખ્યા મારવાના મળતા તપ એમાં તો એક કલાક બિલકુલ એકાગ્રત ભૂલ વિસ્તૃત ભગવાન ની કૃપા ઉતરે આવું બનેલું નઈ ને આવું આ તો દુનિયામાં હોભે જ નઈ ને એક કલાક મોક્ષ પ્રાપ્ત થાય મોક્ષ ક્રોધ માન મા હવે આપણે વાત કરી કે જ્ઞાની ની આજ્ઞા એ કર્મ કોઈ પણ તપશ્ચર્યા કરે તો કર્મ ક્ષય થાય એ સમજાય છે પરંતુ ઘણા વખત એમ પણ બને કે બધા માણસ ને નો જ્ઞાની સાથે મળવાનું બની શકે એવું નથી હોતું શું કરવું જોઈએ જ્ઞાની મળે નઈ તો પછી જ્ઞાની પુસ્તકો ખરો હૃક્ષ મળે બે સાઈડ ગયા છે મારી નાકા માં જન્મેલા આપણો જન્મ તો હશે જ ને એ તો ખરો તમે ફરી દરમિયાન અને પેલા તો માવીન ના કાળમાં જન્મેલા આ કાળમાં બરાબર સમજ ના પડેલો દીષ્મકાળમાં મોક્ષ ના થાય ચોથા આરામ જન્મેલો પાંચમા આરામ તો મોક્ષ થાય કે જ્ઞાનીઓ થયા થોડા ઘણા બધા ક્ષેત્ર બધા પછી રાજંદ્ર તો એમને ફરી જન્મ લેવો પડશે અહિયાં મોક્ષ જવા માંથી મોક્ષ થાય ને થોડો પરિચય આપશો એમના વિશે કઈ તીર્થંકર છે અત્યારે અઢી વીસ થઈ જાય એવું થવું છે અને આ આપણા ક્ષેત્રમાં તીર્થંકર નથી અત્યારે હવે થવા નહીં નવિતા વિષય આવશે ત્યારે ભાઈ નેત્રો સાથે હમણા દાન કરવા કે પૈસા રોકવા એ ઉત્તમ કે જ્ઞાન નો કરવો એ વધુ ઉત્તમ કે જ્ઞાનદાન વધારે પણ આપી સૌથી ઊંચા ઊંચું એ લોકો ઊંચા ઊંચું દાન તો એનાથી સેકન્ડ નંબર નું કયું ઊંચા કિદાન એ આપી શકાય ઊંચા ઊંચું કહ્યું છે આજ્ઞા કેવાય આજ્ઞા નહી અહંકાર થોડો ઘણો હોય ને તે વસ્તુ સ્વીકારો છો ના એ બરાબર બરાબર અંગૂઠો પકડે પણ મનમાં તો અભિમાન રહી શકે ને શું માનસિક અભિમાન તો રે કે એમ કે છે સૂક્ષ્મ અભિમાન તો રે ને એમ કે છે બિલકુલ કાઢવા માટે તમારું તમારો અધિકાર કાઢવા માટે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ અમુક જ કુટુંબમાં જન્મે છે એવું બનવાનું કયું કારણ બરાબર હું આ જ કુટુંબમાં જન્મ્યો આ કુટુંબમાં હું જન્મ્યો તો શા માટે એવું બન્યું હશે નહીં આ બીજા કુટુંબમાં કેમ નહીં આખું દુનિયા બધી બહુ મોટી છે બરાબર અને એના જ લોકો ભેગા થાય છે ઘરના માણસો તેના અને આજે આજ કુટુંબ કેમ કાકા આજ કેમ બીજા કેમ નહિ એવું થાય છે ને વિચાર આવે આપડો હિસાબ છે ચોપડા નો ચોપડા નો હિસાબ છે એ હિસાબ પતિ જાય જેનો હિસાબ થાય જેનો હિસાબ થયો જાય પછી ઘરાક આપડે તો ના આવે ચોપડા લેવા દેવા ઋણવાન બંધ તેને મદદ કરી હોય એટલે પછી તને મદદ કરે અને તેને ખરાબી કરી એ ખરાબ કરે ના શૈલેષ ને શૈલેષ ગમે ત્યાં ગયું એને યાદ આવે મારા ભાઈએ મને ફાયદો કર્યો હતો મારે એને એની પાસે બદલો વારવો એટલે ભેગો થાય ત્યાં નુકસાન કર્યું નુકસાન કરે તે ફાયદો કરે તો ફાયદો કરે કોઈ નુકસાન કર્યું છે તારા ઘરમાં ઘરમાં બનવાડે આ મારા લાભ માં જ કર્યા કરે છે એ ખરા ખબર પણ ના પડે પડે એ હિસાબ એવો જ હિસાબ ઉન્ટ ઇફ યુર બોરોડ યુ ઓર ટુ પે બંધ ક્યારે થાય આ બધું એકાઉન્ટ બંધ ક્યારે થાય બંધ કરવા માટે આપણે આહંકાર રવિવા રજા લેલું કશું કરવું નથી એમ કરું તો બધું થયા જ કરવાનું નહી થયા કરવાનું નહી થાય નહી થવું જોઈએ ની કઈ થાય કામ થયા કરતું નથી કામ તો થયા જ કરવાનું ને મારી વખત હોય કે નહીં હોય કે કરતો નથી વ્યવસ્થિત કરે એવું શીખવાડતા નથી મેં શીખવાડે એવા વિચારો આવે આવે શું થઇ જાય માટે કરવું પડે કોઈ કાર્ય ગમતું મોટાભાગ જેમાં કરવું હોય તો કરવું હોય કરવું પડે નહી દબાઈ નઈ નઈ પણ એમાં ખોટ ખાવ હોય તો ખાય હોય એવું કરે ખોટ કદાચ સહન કરવી પડે કરી લઉં સહન એવું નહી કે પછી દબાઈ ને મારે કરવું જ પડે નઈ મને સાચું લાગે તો જ હું કરું પણ ના ગમતું કર્યું ને પણ એ કોઈ મને કઈ ખોટું બા બાપજી કઈ ખોટું કેવાના નથી હ દાદા એ મને સમજ નહી પડે તમે પાસે કેવું કરવું હવે કે ના ગમતું કરવું પડે એવું ન જોય નું તે ના થયા પણ દાદા એમાં ચાલો દાખતો કે હવે કોઈ આવ્યું આપણા ઘરમાં તમે કહો આપણા એકાઉન્ટ હવે મારે એ અકાઉન્ટને મદદ કરવી છે ને વાઈફ કે નહીં નથી મદદ કરવી તો મને એવું લાગે કે આને મદદ કરવી જ છે આપણે કરું એ ના જ પારે તો હું કરવું કરવું જોઈએ તમે કહો અકાઉન્ટ સેટલ કરવા જ જોઈએ પણ એ નહી માને પણ મારે કરવું જ છે મદદ તો કરવી જ જોઈએ કે નહીં આપણે दारो मारे कोई ने मदद करी घर घर क्या पत्नी नागरिका जो रेहु झाई खुले केगड़ो पत्नी जोड़े झगड़ा મારુ ને તારું જાય કે મારું તારું હોય પત્ની માં પતિ પત્ની મારું તારું ના હોય આ દુનિયામાંથી બહાર જવાની જરૂર નથી મોક્ષી જવાની જરૂર મારું તાર નાય તો સેટલ થવાની જરૂર જ નહીં તો નથી મારું તારું ને પ્રતિપદનીમાં મારું તારું હોય ભગવ ભગવાન દરબારમાં મારું તારું કર્યા કરે મૂની માનવામાં તારે એવું કથજે અજી પહેલેથી પહેલે જ દે એટલે જ હું આ રીતે કળા બોલતો હું કે એટલે પરણ્યો નથી એટલે જ ખરાબ પરણ્યો નથી એટલા માટે જ હું બોલતોય ના એટલેને ખ્યાલ ન હોય ને હા અનુભવ નઈ ને કોઈ દિવસ પછી ક્યાંકી આપડે આપડા બધા એકાઉન્ટ બંધ થઇ જાય આપણે કે આપણને આ જન્મ માં મળે આ દુનિયામાં મળે કે તમે છો ને આત્મા તે આત્મા છે આપણા માં મરી અને બધી ફાઇલો ચોખ્ખું કઈ નાખ્યું છે તો પછી સેલ્ફ માં રહે એટલે એ સોલું છે अहिया भूल भोगवी पड़े छूटको नहीं थे हम सीधी नही गाड़ी भूल करी हो सीधी ना કરી આપવાના છે આપડે એવા વિચાર નહીં આવવા જવા પછી કેમ દાદા પાસે જઈએ પછી એવા વિચાર તો નહીં આવવા જોઈએ દાદા ભૂલ સીધી કરી આપશે ભૂલો થતી અમે સીધી ના કરીએ કરવાનું તું સીધું કરતા કરતા એમ જ છે કે ભૂલ કરવી જ નથી એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પછી પછી એવું આપે કયું એનો અર્થ શું ચોપડા પર જે માગતા હોય એ બધા આવી ગયા જે આપડી પર માગતા આપડી હોય બધો થયા સમસાર બધા વેચા નથી વેચાય નીકળી બીજું આવડતી નથી કેવી રીતે વેચી ખબર નથી તે સ્વર્ભ આપણો હાથમાં એટલે જગત છે ન્યાયાધીશ બી ભૂલ કરે તો નઈ જજ નહી મળે હવે કોઈ ખોટું કરે તો આપડે દેખાય તો ખરું ને કે માણસ ખોટું કરે છે એમ કે કોઈ ખોટું કરે તો આપણને દેખાય તો ખરું ને કે આખા ખોટું કરે છે ભૂલ કદાચ મળી હોય કે મેં થોડાક બતાવ્યો આમ ગજામાંથી મે હોય એ લાય છે રૂપિયા ના હોય ઘડિયાળ લાય છે ભૂલ કોઈ દાદા એવા જગામાં ગયો કે મને ખબર છે કે આ એરિયામાં ખરાબ છે મારે જવું નહીં જોઈ હું ત્યાં ગયો તો મારી ભૂલ કેવાય અમુક એરિયા કરી પણ હું જાણું નહીં હું નહી માનું કેમ કે હું ગયો ને હું માગવા ગયો અબ આપણે ઘેર આય ને કોઈ મારીને લઈ ગયો રાતે તો લોકોની બોલે લાગે કે બબપો પડી નાખવાના હુંજી ગાનેથી તો વાત કરે ને બહુ સારું થતું બધું લઈ ગયો હા દાદા થીમો એ લાગે ચાલ લોકોની બોલ તો ખબર પડે ને કોઈ ને એવું નઈ આગળ મળ્યો ચાલો બર્ગલર ક્યા છેનો ધંધોપોનોય દાદા એવો એનો ધંધો હોય તો એક કાયા કરે એનો ધંધો એટલે એ તો કયા કરે આ ધંધો ભાઈ આનો બિઝનેસ લે કરે નઈ ઓર ભૂલ કોની જાવા પિસ્ટે કોની બર્ગલર આવ્યો મારો બર્ગલર કરી તમારા ઘર માં એને ટેક યુ ટેક યુ પણ આપ હું ચોરી કરી ગયા તે કરી ગયા હવે શું કરીએ થઈ ગયું થઈ ગયું ચોરી કરી ગયો કોઈની છે ભૂલો કોઈ ની ભૂલ તો છે જોવું પડે દાદા મે નહી હોય એ ચોરી કરવા આવ્યો મેને કરવા દ અને એની શું એ આવી પડે એ કદાચ ના કરવા દે એ મારી દે ને હા એમને આપું છું છું